તો હૈ નહી જબ તક શરીર માં તબ તક હે કોથમાં લે ચલના પડતા જબ તક શરીર હૈ તબક્ત મેડતા ભીતર વાળા અલગ ચલતા અલગ વાળા બહાર વાળા અલગ ચલતા સાથ સાથ ચલ દિક્કત નહીતર વાળા અલગ ચાલતા બહાર વાા અલગ ચાલતા સેઠ ભી ખોડે માં સેઠ કે બેટે કો મારને વાા ભી ઉી ખોડે ને દોન ભોજન બરાબર આધી આધી પંચી ચલતી હૈકી સાથે જીના ભાઈ સૌક મિલા બોલે લગા કેન્ડિયન ક્યાં જે છે ભગવા નહીં આદિ કુમ્ભકારી હૈ કુમ્ભકાર અ બુદ્ધિમાન નહીં કુમ્ભકાર અગર હૈ બુદ્ધિમાન નહીં બુદ્ધિમાન આદમી કોઈ ભી રચના કરેગા તો અચ્છી કરેગા અહેમદાબાદોકર કોઈ બનાવેલ ક્યાપલિશન કિશન લાલશન લાલ હા કોઈ આદમી બોલે કિશન લાલ જી तुम्हें हमारा बहुत दुश्मन दिया जब आपको भद्र हो जाएगा मैंने बुझ किया नहीं इसका कैसा करता है वो भजल से दुनिया बदल ही हो गई है वो भदल से निरंतर बदल ही होता है तो हम एक दफे बदल दी वर्ल्ड का बदल सर करता है तो ये बदल होता ही नहीं कभी नहीं होता है एट एनी टाइम एनी मोमेंट बदल नहीं होता है सर्व समाधानी ज्ञान में सर्व समाधानी टाइम एनी मोमेंट एनी स्पेस विज्ञान ऐसी मेरा कुछ भी नहीं मैं तो इसके लघु समाज भी हूँ लघु आपकी समझ में आया लघुतम को समझता हूं विचरा विज्ञान को भी समझता हूँ समझ नहीं लघुतम को भी समझता हूँ विचरा विज्ञान को भी समझता हूं आप बल्ब बोलिए आप समझ आए थे इसलिए तो हमें घर आया आपका दर्शन करने के लिए आया दोनों बन गए रमेश भाई से अभी नया नया परिचय हुआ ठीक है था હંમેશા ઈ નવો નવો પરિચય મારેયા તો બહુ અચ્છા ન્યા પરિચય એક સંબોધી કે કારણ હુસ્ત આજે પરિચય થાય એક નવા પુસ્તક તો વેદ વિજ્ઞાન ની સારી બાતને પઢીર પરિચય હુ તો ફિરને આપતા પરિચય દીયા તો જરૂર મિલના ચાહીએક અને એમને બધી મહેનત રમેશભાઈ કરી એટલે આપડે ભેગા થયા છે અમદાવાદ ખાતેના સંઘ બંધિત છે અમદાવાદ ખાતે પરિચય સંઘપતિ થી મારો પરિચય સંગપતિ થી નથી આપતા બતાવી ક્યાં ક્યા કહે બતા મેચય સંગપતિ સવાર હા મેરા પરિચય એક ભેદ વિજ્ઞાન થી બધા બધા કે અમૃતચંદ સુ કે નાટક એક શ્લોક હૈ લ સિદ્ધ હુ હૈને ભેદ વિજ્ઞાન કો સમજા જો બંધે હવે જિહોને ભેદ વિજ્ઞાન કોઈ તો બધી પ્રસન્નતા હોય આપે તમારે મર્યાદામાં રહેવું પડે જૈન ઘટના એટલે તમે વ્યાજી છો અને બીજા લોકો એમ કે છે કે માઉન્ટેન ને બોલાવે છે ઉપાય નહીં પણ વ્યાજ છે કારણ કે તમારે વિહાર કઈ નું સામાન્ય જે હિંસા થાય છે તેની જવાબદારી કોની કે જવાબદારી કોની કે દુનિયા ને કોઈ જવાબદાર હોતા નઈ दुनिया दुनिया मरुआ पगबदारी मरु पग मार नहीं बचत जवाबदारी जा। जा। <laughs> जा। <laughs> <दुन्या। laughs> जाने वाली है लंदन જવાબદારી એ લોકો મોકલે છે નવી શ્રેણી બનાવી છે જેમાં સત્તા બધા સાધુઓ દીક્ષિત કર્યા છે એ લોકો ને વાહન વ્યવહાર કરવાની છૂટ છે આપેલી છે સ્વતંતિ ના હોવિધિ આ દીક્ષિત દીક્ષા આપ્યા પછી जवाबदारी <laughs> <laughs> कई है मार कहवा नहीं कोई पे ते कहू તો મોટા મોટો રિસ્પોન્સિબલ બનશે આખે બોલા તો નાસ્તિક મે નાસ્તિક નહીં મેં મહાવીર કો પરમ નાસ્તિક માન દિલ્હી માં એક પત્રકાર આવ્યા मने कहू जैन धर्म तो निकीर परमिकम नस्तिक ना ये आस्तिक ना, ना यूतिकल આસ્થિક નાસ્તિક સબંધો બાદ સ્મૃતિકારો ને કરતી સ્મૃતિકારો ને ભેટ ડાળ દીયા મનુસ્મૃતિ આદિ સ્મૃતિઓ પોતાની એવું નાસ્તિક ના થતા એવા માણસો નીતિ નીતિ નિયમ ભાવી એ આર્થિક સાથે आचार्य श्री तुलसी ने तो उन लोगों को आस्तिक बदलाया कि जो कभी क्रियाकांड धर्म नहीं करते कि जिनका जीवन पवित्र है और नहीं मान आचार्य तुलसी ने आस्तिक कया क्रिया करता, कि कोई जीवस के करता पर जीवन पवित्र हैस्तिक क्या पवित्र हो ना होने अस्तित्व भान थी बताया तो अस्तित्व વસ્તુત્વ અને પૂર્ણત્વિત્વ અસ્તિત્વ નું આખા જગત ના જીવ માત્ર હું છું પણ હું છે તે પટેલ છું હું માણિય છું હું બ્રાહ્મણ છું હું સાધુ છું એ બધું હું છું એવું ભાન છે પણ હું છું હું શું છું એ ભાન થાય વસ્તુત્વ નું થાય પૂર્ણોત્વય થયા વસ્તુત્વ નું ભાન થાય એટલે પૂર્ણત્વ ની પૂર્ણત્વ કરવું ના પડે કે અને ત્યાર પછી મારી પાસે બધા આપડા હિન્દુસ્તાન હિતકારી થઈ પડે સારું છે હિન્દુસ્તાન ને હિતકારી થઈ પડે હા આવે કે હિન્દુસ્તાન નું કઈ ભલવું થવું જોઈએ બિલકુલ હિન્દુસ્તાન નું કોઈ પણ માર્ગો કે દાદા બાબા મળે અને જોયું ના હોય તો આનંદ થઈ જાય બધા પાકો બધી પૂછશે નક્કી અટાલી એટલું બધું કારણ કે મારી ભગવાન આપણે નમસ્કાર કરીએ એના જેવી વાત છે એટલે આ દાદા ભગવાન તો બધી નહીં દવાખાના લોકો બોલાવે છે દર્યો ને તો દરિયો ડોક્ટરો ખુશ થઈ જાય કે દરિયા નો કેમ મૂકી જાય પ્રયોગ તો પ્રયોગો આયોગી આખા વર્લ્ડમાં જો કોઈ કેશ બૈક નિકલી હોય તો કોઈ પણ માણસ બોલે કલાક માં જોઈએ જ્ઞાનની પરીક્ષા જુદું નથી જ્ઞાન દર્શન જુદી વસ્તુ એક જીજ એક જીજ જ્ઞાન આવે ધ્યાન ધ્યાન માં રહીએ તો ભેદ વિજ્ઞાન આવે ધ્યાન દ્વારા આવી શકે ધ્યાન માં વધુ એવું એ જ ઉપાય છે ભેદ જ્ઞાન બીજો ઉપાય છે આપ જે કરો તો ભેદ જ્ઞાન ને હેલ્પ કર્યો હોય કહીશ નહીં હેલ્પ કર્યો હોય તો તમે બીજો રસ્તો કહીશ એટલે આપ જે રીતે કરો છો એ મને કહો ભેદ શું હા ધ્યાન કે धाना तो पूर्ण भूमिका है पीछे धातु आपको शुरू के मै शुरू के मै पी ए स्वरूप માણસ ધ્યાન થશે એના જ્ઞાન પ્રમાણે કરી શકે જ્ઞાન હોય એ પ્રમાણ નું થાય તો પદ જ્ઞાન છે ને નૌકા પદ તે પદ નું ધ્યાન છે એ પદ પદસ્થ ધ્યાન થાય પછી રૂપ નું ધ્યાન છે રૂપ આપણે ધારણા કરીએ તો કોઈ રૂપ આપણે ધારણા બેસે રૂપ ધ્યાન એ રૂપસ્થ ધ્યાન કહેવાય અને રૂપાક્ષિત ધ્યાન જ્ઞાની સિવાય થઈ શકે નહીં રૂપાશી એ જ્ઞાની થઈ શકે નહીં एक बात ज्ञानी मैं चर्चा करे पची तरह रूपा जगते क्या अनुग्री अधिकारी बात कर सके अधिकारी के, के आप कोई ने तो रूपा ध्यान करी सको एपासी ध्यान अभ्यास अधिकारी भले कहते हैं કે કોઈ પણ તેલ ની દુકાન વાળો હોય એને તો વાસણ લીક થાય બધા તેલ લેવાનો અધિકાર છે મને જે ભેગો થાય એ છે તે અધિકારી છે મને ભેગો થયો મારી અધિકારી જયારે તેલ ની હોય એને તો વાસણ લીક જાય એટલે દરેક સારી હોય તે અધિકારી છે અને નાગર હોય તો તે અધિકારી ખરાબ થઈ શકે આપની રોડવે છે અને બીજો એક રોડવે છે એનામેન્ટ નથી થઈ સુધી આનંદગન મહારાજ હાંદનજી કહ્યું છે ખરું એ દુર્લભ દુર્લભ દર્શન દુર્લભ દર્શન કયું ખરું अनुग्रह हेल्प ना करा पुरुष हो तो एक एक काम अनुग्रा, अनुग्रा काम तो काम के सुधे सुधे का तो तो मत से, है જ્ઞાની નો યોગ મળે અને જ્ઞાની જે કામ થઈ જ ગયા તો આપડે એ માટે કે પહેલા પણ જ્ઞાની પુત્ર હતા અને જગતના આટલા બધા જીવો હતા કેમ એમણે શું ના કરી પહેલા પણ જ્ઞાની પુરુષ હતા પણ એમને કેમ કૃપા જગત ઉપર કરી નઈ બધા કૃપા આપણે ઘણા કરી આપણે ઘણા ઉપર ગઈ આપડે તો ઘણા ઉપર કૃપા અક્ષમ વિજ્ઞાન એટલે અક્ષમ એટલે મનો માલિક નથી મનો નિમિત્ત જ છું શું છું પેલા માં તો ચાર ના એક ગુરુ થઈ ગયા છે હું ગુરુ નથી માટે અનેક લોકો પાડ્યા હું એક પણ માણસ ના નથી આ વિજ્ઞાન છે મારું વિજ્ઞાન નહીં એટલે સરત ફળ આપનારું છે તમારે આ ક્યાં થાય પાંચ ઇન્દિઓનું વિમણ કરવું ચાર કસારો નિગ્રહ કરવો એને પણ સયમ કર્યું છે હા એને સંયમ એમ થાય લૌકિક સંયમ એ કસાર સંયમ કરવા ટ્રેન જગ્યાએ પરિભાષા બાંધી છે ધારણા ધ્યાન ને સમાધિ આ ટ્રેન મળીને કેભાષા બાંધી છે પતંજલિ સાહેબ आजी, आपने, आपने तेरा पास ना सुदी धारणा करो धारणा नमो जुआ नमो को तो कोई मंत्र जुवे ओम वगैरह ઓમ કે નવો પણ મંત્ર છે એની ધારણા કરેગ્રતા એકાગ્રાય આનંદ થાય એકાગ્રન નું પરિણામ આનંદ પરિણામ એ ધ્યાન એકાગ્રતા નું પરિણામ એ ધ્યાન અને એનું નામ આનંદ હવે આ ધ્યાન થશે ત્યાં સુધી જરૂર છે જ્યાં સુધી એટલે સારા ઘઉં મળતા નથી ત્યાં સુધી આ છે તે આ સરેલા ગૌખા જો સારા મળતા કશું ના મળતું કઈ ખાવું તમે બઉ સારા હવે તમે સારા આ ફારા બતાવો ખપી બતાવી દઈએ અને પછી તમને એકાદ જે અંદર માં ચક્રો માનેલા છે જે ચક્રો માનેલા છે મૂળાધાર ચક્ર એનામાં એમ કે પદ નું કે મૂર્તિ નું કરનાર એ બધા ગાળ નો શિકાર ના થાય માર મારે પણ માર નો શિકાર ના થાય તો એ ધ્યાન એનું થાપિત છે પણ પોતે આત્મા થયા બીજું કરેલા આત્મા જે આ દેહ અભેદ ભાવ છે અભેદ ભાવ આની સાથે નો જે અનુભવ છે ભાઈ પાણી ત્રીસ વાગે છે આને ભોજન છે હંશ મુનિ અમારું બહુ નુકસાન કર્યું એ સાધારણ તમને અસર થાય ચાલો આ થઈ જી કરી નથી જતા માટે તમે હંશ મુનિ છો એટલે ધ્યાન કરનાર તમે હંસ મુનિ છે તમે તમે હંસ મુનિ તરીકે ધ્યાન કરો જુદો પાર ઉપર ધ્યાન કે જુદો પડો હું શું થાય જુદા થાવ જુદા થાવી અસર થાય છે માટે તમે જુદા થઈ શકો છો ના થાય તો તમે જુદા થાવ જુદા થઈએ અનુભવ ના થાય મારો જુદા થઈ જાય તો બધી અનુભવ ના થાય આપડે જુદા થઈ થઈએ આપડે જે રામ રામ વિજય નામ ધરાયેલું ફર્યા કર પણ એમ કે આપણે એ સિવાય શુદ્ધાત્માની અનુભૂતિ છેદ્દન પૂછપ નથી પણ જો શુદ્ધાત્મા ની અનુભૂતિ થઈ હોય કોઈ અવતાર નો તો તેને કાયમી છે કોઈ જાણે એવું આપે રીતે કહી શકો ની હોય ની હોય માણસ કાલે પંદર હજાર અજવાળું થઈ ગયું અંધારણ અજવાળું હોય નહીં અંધારા ને ગમે તેના સ્લાઈસ કરો તો બધા અંધારા નીકળશે નહીં નીકળે આ લોકો જે સ્લાઈઝ પાી પાડીને દ નીકળે એને હજવાડ માગે છે પણ એ સારી ગ્રાંતિ છે પણ એ રીતે ગ્રાંતિ રાખેલું સારું છે તો ન રમી રમવા ભગવંત આપડે કહ્યું છે બધા સેક્ન ને રૂપિયા આ જે સંસાર રોગ છે ને એ અમે એક દવા આપી છીએ રોગ નીકળી જશે પુસ્તક લખ્યું છે આવડું મોટું પુસ્તક લખ્યું એની ઉપર લખ્યું છે કે જેને આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું આ પુસ્તક નું પૂછવું તો લખું છું ને આ પૂછા ઉપર લખે બગાડી પૂઠવું મેં એટલા માટે લખ્યું કે ભાઈ જો ત્યાં પુસ્તકમાં તું ત્યાં જો હાથમાં જાણો હોય તો અંદર માથાફોડ કરી જ નહીં કે શું કે ઉગાડી છે નહીં અને ત્યાં હાથમાં ના જાણ્યો હોય તો તું માથાફોડ કરી નકામી દેશે કે જાણો હશે ના પુસ્તકમાં હાથમાં હોતો નથી કે બહુ ટાળી શબ્દ માં આત્મા હોય છે કે નહી આત્મા નથી મોટા છે આ ડોંગરે તાંત્રિક વાળા શું છે પૂછવા મારે બધું પૂછવું છે અને વેદ કૃષ્ણ ભગવાન શું કહ્યું છે ત્રિગુણાત્મક છે શું કે છે વા હોય સુગંધો પાર પાર બાપુ વચન વચન એટલે દાદા કેવી રીતે દાદા બાબા આ તો જ્ઞાની પૂછે દાદા ભગવાન તો ભાઈ પ્રગટ થઈ જાય મારે કેવું છે દાદા ભગવાન તરીકે હું નમસ્કાર કરું કામ મારે ઓળખાવેલા ભગવાન બચાવ ભગવા એને જે ઓળખાવે તારીખ સાત છ્યાસી સીએન વિદ્યાલય માં સાંજે અમદાવાદ માઉન કરતા વધારે પણ બીજું કોઈ છે જ નહીં मोटा मोट बल कहो ते मऊन तो मई मनोभ हलकु थ આપડી સમજ આવી શકે બીજું અંતર જ કરે આપણી સમજ મારી ને સાહેબ અંતરગત્યા કરે તમે બેસે સમજી અંદર બંધ કરી દે એટલે વખરી બંધ થાય અંગે એક શબ્દ પણ બોલતા નથી અને અધ્યાત્મા અંગે બોલે છે તે મૌન કહેવાય છે તેને મૌન કે છે આત્મહેતુક વાણી એ બઉ કેવાય છે વાતચીત તમારી જોડે કરવા ખાલી જાણવું જ છે સવાલ નથી ખાલી જાણવું જ છે કે સાક્ષાત્કાર નો અર્થ શું સાક્ષાતાર બધાની જુદી જુદી પાછા હોય છે કારણ લોકો બે વાંખથી જોનારાની પાછળ ચાલનારા લોકો છે બે વાંખ થી જોનારા ચાલનારા એની પાછળ ચાલનારા લોકો હોય છે પછી બિલકુલ કઈ ના દેખાતો એક વાંખ ને જોનારા હોય તેની પાછળ ચાલનારા છે અને પાસે પણ આટલું દેખાતું હોય તો એની પાસે ચાલનારા છે સાક્ષાત્કાર થયું છે મને કે આપું મેં કહ્યું તને કી રીતે સાક્ષાત્કાર થયો મને ભાઈ કૃષ્ણ ભગવાન દેખાય છે મારા મહી અંદર તમે કેવા દેખાય છે મોરલી ગાય સાથે તને એકાગ્રતા નું સાક્ષાત્કાર નેખાય છે કૃષ્ણ ભગવાન હવે આ દ્રશ્ય માં જે આપણી દ્રષ્ટિ પડે છે તે દ્રષ્ટામાં પડે તો સાક્ષાત્કાર દ્રષ્ટામાં પડે આપડી વાત વાત મારી આ દ્રશ્ય માં પડે છે ત્યાં સુધી સાક્ષાત્કાર ના કહેવાય માં પડે એટલે પછી કઈ હોય જ નહીં અને જ્ઞાતા દ્રષ્ટા પરમાન ફિટ ના થાય તો ફરી બોલજો આપડે ફિટ કરવા હાથે કામ છે અને હું તમે એક જ છીએ બીજી વાત કરી મને મળ્યો સગડ નહી પણ એ જ નસીબ કે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહી ત્યાં લગી સાધના એ તિલક કરતા તે પણ ગયા અને પાણી દેખી કરે સ્નાન જોડું પાણી ભરી મારે એક મૂર્ખ ને એવી ટેવ પોતાની જાતને મૂર્ખ કે શા હું તમે ગોમા પાડે તો ના બ્રહ્મ જ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન થાય તારે આ સાક્ષાત્કાર થયો કે ત્યાં સુધી સાક્ષાત્કાર પછી ત્રિવેદ તાપ તે ક્યારે સત્યુગ્મ અત્યારે અનંતાપ નું મૂળ સંસાર અનંત ત્રિવેદ નહી અનંતપ જે રીતે બિચારો સહન કરે આ સંસાર ગરીવાર જો મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સંસાર શીર્ષ સહન થાય કોઈ વસ્તુ ના ગમે મારી પાછી લેવાની નહીં અને આપણે બીજી ગમે એવી વાત કરવાની જરૂર છે આપણે એનો વાંધો નહીં રાખવાનું કહું જુદા છીએ હું જુદા જ નહીં શું કર્યું એક માણસ સ્ટેશન પર દેખાડવા લાયા કન્યા ને અને પેલા બાપે કહ્યું બાદ કરી દેજે જલ્દી આવે એટલે પેલા એ શું કહ્યું કે ભાઈ આ કન્યા મને પાછ હવે અહીં જ મોજરૂ પ્લેટફોર્મ પર કેવું પડે જગ્યા ક્ષેત્ર જોઈએ ક્ષેત્ર એ ભૂમિકા હા ભૂમિકા જોઈએ પવિત્ર જગ્યા એનો ટાઈમિંગ જોઈએ ટાઈમ ના જોઈએ બધું મહુરત ના કાઢવું પડે સારા કામ માં મહત કાઢવું જોઈએ ના કરે એટલે આપડે સારું કાર્ય કરીએ નઈ આપણે પરમાનન્ટ એડજસ્ટમેન્ટ કરવું છે એટલે કાયમ નું સનાતન સુખ જોઈએ છે ને કે ટેમ્પરરી જોઈએ છે ટેમ્પોરરી આપવું સનાતન જોઈતું એક દિવસ નક્કી કરીએ સનાતન થી દિવસો સર્ગે દીવો હોય ને એક મોટા જંગલ માં એક જ દીવો હોય તો બીજા દીવા ને સર્ગાય આપડી દેશી વાત રાત્રિ વાત નહીં પણ આ દેશી વાત કે દિવા થી દીવો સળગી જાય ભગવાન કેવાન કે તમે તમારી પર રાજી થાય અને પૈસા આપો તો બઉ રાજી થાય પૈસા પર બઉ હતી જે મંદિર મંદિર બાંધ્યું હતું પાછળ સુધી ગયું બધું અને નવું એક મંદિર બાંધ્યું મેં તો બઉ મોટું વિશાલ મંદિર બાંધ્યું હતું લોકો ને લાભ થતો હતો ને લાભ લોકોને લાભ થાય ભૌતિક લાભો થાય ને એટલે લોકો પડે આ જોનાર આપડી દ્રષ્ટિ છે પડે આ ધોનાર કોણ છે આ ધી દ્રષ્ટનાર માં પડી અને ભાંતિ ઉત્પન્ન થઈ છે અને દ્રશ્ય માં જતા માં પડે તો જ્ઞાન ઉત્પન્ન થાય દ્રષ્ટિ ફેરત છે ખાલી આ અત્યારે તમારી દ્રષ્ટિ છે એ ઉત્તર ને દક્ષિણ તમે માની રહ્યો છો એટલે દક્ષિણમાં દ્રષ્ટિ તો તમે ઉત્તર એ રીતે દ્રષ્ટિ ઘેરવાની જો અને બીજું અંદર જે દેખાય એ તો એકાગ્ર કરે એકાગ્ર દેખાય અને કચ્છ તમારે દેખાય એ કોઈ મૂર્તિ ની સ્થાપના કરીએ ટપાલ દેખાય છે આ ચાંદની દેખાય પરમાત્મા હોય કે નહી આ બધું જે જ્ઞાન નો પ્રકાશ છે એ પ્રકાશ આપનારો પરમાત્મા હોય કે નહીં હોય ને હવે એ પરમાત્મા સ્વરૂપો ધારણ કરે છે એમાં ગુરુ એક સ્વરૂપ છે એમાં સદગુરુ ક્યારે મળે એમાં પરમાત્મા અનેક રૂપ ધારણ કરે છે તો એમાં એક રૂપ ગુરુ હોય છે તો એ સદગુરુ ક્યારે મળે પરમાત્મા અનેક રૂપ થાય કરે છે તમારી ગુરુ હોય પછી એ ક્યારે મળે છે ગુરુ ક્યારે વળે એ તો માક્ષ્મી ક્યારે મળે ના ના એવું છે કે કન્યાઓ બની હોય છે